આ જ્ઞાન આપડે કામ લાગવાનું નથી ને આપડે કામ નું નથી આપડે આચાર્ય તો આ જ્ઞાન જ છે પેલું જ્ઞાન છે નહી પણ મને એમને સારી સલાહ મા જ આવું હતું ક્યાં પોત પોતાનું કામ કરી લો વાત તો ભગવાન ના ખત નો એવું છે જયારે જુઓ દુનિયા આવીને આવી જતી ફક્ત ભગવાન નાલાયક માણસો ને ઐક્ય તો લાયક ને તો ધર્મિષ્ઠ માણસ ને તો અધર્મી પુરુષો અધર્મી પુરુષો સાથે કહી દે કે આજે તમારા ઘરમાં અગ્નિ મૂકવાનું મનમાં હોય એવું બોલી જાય જો આપણે બોલા પણ બીજું ના બોલે હું અગ્નિ નથી મૂકવાનું એવું ના બોલે અગ્નિ મૂકવી પડે એ મોટા મોટા સવાલ જાય આ ક્રમિક માર્ગ સેનાથી નું ને મનમાં હોય તો એવું વાણીમાં વર્તન માં આવું પછી વર્તન માં આવવું જોઈએ તમે એટલી બધી સીમતાવરું છે ઉપાધિઓ કેટલી મોટી તો સારું ને આપણું એક્સ કરનારું સાક્ષા એટલો બે કલાક આટલું જ્ઞાની આજ્ઞામાં રહેવું એટલે આપણે અમે એટલી સમજ કે આ બે કલાક જરા બિલકુલ વિચાર આવે ની તો એને કઈ તું ઘેર જાવી કઈ અત્યારે દાદાના કબજામાં છીએ કઈ શું કેવાનું ના બસ અત્યારે તમે ઘેર જાઓ ભાઈ અમે તમે ઘેર આવી અને પોતાનું ડાપણ નહી કરવાનું બે કલાક સ્વભાવ શું હતું મહાવીર ભગવાન ના વખત માં શું ઓવરવાઈઝ તે કામ ના થાય ઓવરવાઈઝ થી કામ ના થાય તો આપડી ભક્તિ એટલે કઈ પણ બીજો ભાવ નહિ અને આ તો જ્ઞાન ભક્તિ કરવાની છે પરમાત્મા ની ભક્તિ જાય છે વાતચીત કરીએ જજે ખુશ થઇ જાય શું થયું અરે હોમા વાન વકીલ કે સાહેબ આ કેટલું કેટલા બુદ્ધિશાળી છે આ પટેલ પૂરક બોલે છે કોણ ગોઠવણી પૂરક બોલી શકે જે કોર્ટ ના કીડા થઈ ગયા હોય ને કોક દાડો હું કોર્ટમાં જતો ખબર જાય માણસ એટલે રિલેટિવ રિયલ આપને સમજ ગયું બરોબર બે ને રિલેટિવ શક્તિ છે એ રિયલ શક્તિ નથી સમજ પડી ને અને રિલેટિવ જરૂર નથી જો કાયમ નું તત્વ તો તો છ અને ભગવાન હાથમાં ઉમેરવું પડે શું થયું એવું કશું છે નહીં આ બધું આ જેમ આપણે કોમ્પ્યુટર હોય છે ને એ કોમ્પ્યુટર જેવી મોટી કોમ્પ્યુટર જબરજસ્ત કોમ્પ્યુટર આખા વર્લ્ડ છે તમારો તમે તન્મા મનમાં તન્માયા થઈ ગયા મનમાં મનમાં વિચાર આવે ને તેને તમે તન્માયા થયા એ તમારી અવસ્થા બની શું બન્યું તન્માયા થયા માટે અવસ્થા થઈ જો તન્મકાર ના થયો આખા દુનિયાના કોમ્પ્યુટર પાસે જાય ચીઠી ચિઠ્ઠી થઈ ને ત્યાં આગળ કુદરતી બધા બીજા સંજોગો ભિક્સર થઈ અને પછી અહીં ફળ આપવા માટે આ વતાર વ્યવસ્થિત થઈને આવે અવસ્થિત વ્યવસ્થિત થઈ તમારી પાસે આવે અવસ્થિત સુક્ષ્મ માં છે અને વ્યવસ્થિત સાયન્ટિફિક સરકોન્સી આવીને કહે છે તમને અનુભવ જ આવશે અને બઉ એ નથી કરવા જેવી તમને પોતાના બે તમે કરો છો કે વ્યવસ્થિત કરે છે સમજ પડે ને હવે રવિવાર જયારે આવે ને તારે આખો લગામ છોડી શું આજે લગામની આ પાંચ થી દિવાના ઘોડાની પાંચ ઘોડા લગામ તમારું બોલો એમ છે કે લગામ ચાલુ છું તેથી આ ઘોડા સારી રીતે ચાલુ છે પણ તમે રવિવાર જ લગમ છોડી દેજો ને બરાબર ઘોડા કોઈ ઠોકર ખાવા નથી પડી જવા નથી જોજો જ ખાડે એ વ્યવસ્થિત શક્તિ એવા સરસ ઘોડા ચલાવશે આ તો ઇગોઝમ કરે છે શું કરે છે અને ઘોડા ને તેલ કાઢી નાખ્યું છે સમજાવું સાધારણ કે આ પ્યારો છે મારા હાથમાં આમ જતો હોય અને આમ જરા છટક્યો એટલે પ્રયત્ન કર્યો છતાં પડી ગયો પ્રયત્ન કરવા છતાં પડી ગયો અને ફૂટી ગયો તો કોને તોડ્યો હતો આગળ આપણા એના લોકો શું છે તોડે છે વ્યવસ્થિત શક્તિ કેમ તોડે છે વ્યવસ્થિત શક્તિ ને જીવ માત્ર નું ચલાવવાનું છે એક નાનામાં નાના જીવ થી માંડીને એકેન્દ્રીય થી વ્યવહાર ના જીવો છે એને માટે આ વ્યવસ્થિત શક્તિ છે શા માટે નથી ચલાવો છો પણ કારખાના ચાલે દુકાનો નું ના ચાલે કારખાના વાળા નું ના ચાલે દુકાનો વાળા ના ચાલે વ્યવસ્થિત શક્તિ ચાલે કારખાના વાળા ને ચાલવું જોઈએ દુકાનો વાળા ને ફોડ તોડ ફોડ કરે આપે આપે એટલે નોકર ના એવું ના બોલવું આપડે આપણે નોકર ને એમ કેવું કે ભાઈ હા જરા ધીમે રે ચાલે જો તું દજાઈ મરું લાગે તને છે નુકસાન થાય ગભરાય છે ને ફરી ચાબા પી લેજે પણ ચેતવણી આપવી પડે ભાઈ ગભરાય ને એ તો દસ નથી ને જ્યાં પ્યાલા ફૂટી ગયા ત્યાં વધારે પણ તું આવે ધીમે ચાલ આટલું જરા એમ બોલવા શું કસાય ના કરાય આપડે પછી હવે એક રૂમ માં તમે જ્ઞાતા જે કોઈ વિચાર આવે છે એ જ્ઞાય છે અને તમે જ્ઞાતા છો હવે કાંઈ વાક્યો થઈ ગયા ને ચોથું આપો એટલે હોય ફાઇલ હશે કેટલી ફાઇલ લેશે તેમાં મોટા મોટી પાંચ હાથ દર હોય છે આ ફાઇલો નો સમભાવે નિકાલ કરવો એટલું જ તમારે આજ્ઞા લેવાની છે શું લેવાની છે ફાઇલો સમય છે અને કઈ આડે રસ્તે ચડ્યો હોય અને સ્કૂલ બુમા બુમાવતી હોય તો આપડે એની જોડે અત્યાર સુધી ડફડા આવતા ઠેડકા આવતા બે ધોલાઈ આપી દેતા હવે એવું ના હોય શું કર્યું હવે આપણી ફાઇલ થી ફાઇલ નંબર ફોર ફાઇલ નિકાલ કરવાનો સંભવ શું કરવાનું દાદાની આજ્ઞા પાડવાની એટલે મનમાં તમારે નક્કી કરવું કે આજે મોડો આવ્યો છે પણ સમજી જવાનું સંભાવ નિકાલ કરવાનો છે હું નક્કી તમારે કરું ને પછી તમારી અસર એના ઉપર પડશે શું થશે એટલે જો સુધી તમે છે તો કરું આજે આવવા દો આમ કરી નાખું તેમ કરું એની બધી ખરાબ અસર પડે ની તમારે તમારા મનમાં વિચાર માટે કલ્યાણ થવું જોઈએ એટલે ફાઇલ નંબર ટુ ફાઇલ નંબર વન ટુ બધી દુષ્મકા લોકો મૈત્રી જ રાખ્યા છે બધા મૈત્રી જ રાખ્યા છે કોઈ ભિખારી ખટકરો ના કરાય કે શું ના બોલાય આપણાથી શું કહ્યું એના આત્માને જો આત્મા દેખાશે ને હવે ભિખારી આત્મા દેખાશે ને આત્મા માં જો બને તો આપડે પાંચ પૈસા કે દસ પૈસા આપવા અગર તો ખાવાનું કોઈ ચીજ આપવી પૈસા નહી આપવા ખાવાની ચીજ આપવી બઉ સારી વસ્તુ છે તરફ નોંધ કરેલી આત્મા થી નોંધ થાય છે ને આ ગરીબો તો ડબી ગયેલા છે બિચારા એ શું કરવાના હતા આત્મા થી રિવાજ બંધાય છે શું થાય એટલે સંભાવ નિકાલ કરવાનું તમને સમજવું ને એ તમને તમારા અનુભવમાં આવી જશે આપડે બધાને સમજાવ્યું છે બધું તમને ડાક્ટર શું કેચ માં આવ્યા ફાઇલ સીધી ફાઇલ કે ફાઇલ છે બધી આ જો એનો સંભાવ નિકાલ કરવા નથી પણ આ નવી શોધખોર મેં મૂકેલી ફાઇલ તરીકે લોકો ખબર પડે છે આયાત કરે નિરંતર જેટલું નિધિ દ્વારી શક્તિ ઉત્પન્ન એટલે અનુભવ માં આવશે તમને યાદ રહ્યા જ કરશે કાર્યુઆન તમારે કશું વાંધ નહીં સંભાવ નિકાલ કરું આજ્ઞામાં રાખવું આપડે દાદા ને કહીશું નઈ દાદા છે આજ્ઞા અને નહી રહો તો હું તમને કહે દાદા આવશે ઠપકો પડે કે એવું કેવું શું કહેવું એટલે તમે જયંતિ બહેન તમારે જયંતિ બહેન ક્યાં કરવાનું શું કરવાનું એમ વધશો ને બરોબર બાપ મરી ગયો એની જોડે મરી જાય હા તો છોકરો કહે છે અમે શું કરીએ ભાઈ તો ગા થયા ને એટલે અરે ગઈડા નથી નાના હતા મરી ગયા પણ હાથ પેટ થઈ અમે શું કરીએ અમે શું કરીએ ધ્યાન રાખજો આપડી ફરજો ના ચુકાય તો ઘરની બધી ફરજ ના ચુકાય આપડે ચુકાય ચૂકતા હોય ને તો આપડે કેવાનું દાદાની આજ્ઞામાં અમારી આજ્ઞા ફરજ માં રાખે એવી છે કે બિલકુલ ફરજ માં રાખે એવી છે બીજું વિચાર ના કરશો કે આ ખાવું છે વિચારમાં બધું જોઈએ વિચારમાં ના આવવું વિચારમાં આવે ને ચતારો કહે જે થાળીમાં વ્યવસ્થિત હશે તે અમારું અને વ્યવસ્થિત નહી હોય રોટલો સાગર છે તો અમારું બસોષ હવે એટલે રાત નોજન રાત્રિ ભોજન ત્યાગ સપ્ત વ્યસન ત્યાગ એ બધું પછી કેમ કહ્યું છે એવું છે ને રમણીકભાઈ મોદી જયંતિભાઈ રાત્રિભોજન રાત્રિ ના કરતા હોય તો તમે કરશો આપડે જનતી કેવું ખરું કે ભાઈ જો રાત્રિભોજન હિતકારી છે જો અનુકૂળ આવે તો કરો તો સારું એટલું આપડે કેવું સમજ પડ શું કેવું અનુકૂળ આવા તો કરો તો સારું બાકી અમાર તમને દબડાવાય નહી કહીએ તમે પાડોશી થયા દબડાવવાય ને એટલે આપડે આવું મોડું થઈ જાય ને કલાક ના કહીએ શું પણ અમારે રતના હોય અમને વ્રત ના હોય અમને તો ત્યાગા ત્યાગ ના હોય અમારે અમારે તો એ ત્યાગ કરનારો અહંકાર જોઈએ શું થયું કરતા હોય તે કરજો ના કરતા હોય નહીં વ્યવસ્થિત જે કરાવ કરતા કોઈ પૂછે સારો કે ખોટો હતા કે ભાઈ ભગવાને કહ્યું છે વાત સાચી છે કદબૂલ આહાર યોગ્ય નથી કે એમ કેવું તમે તમે કેમ કરો છો ત્યાં જયંતિ પેલા દોષ છે એવું અમને દેખાય છે કે જાહેર કરવું જોઈએ અમે સર્વ રીતે અમારા માં કોઈ બંધન નથી આવે કોઈ બંધન નથી હું દવાખાનું બંધ કરી આવ્યો દવાખાના ગયા પાછા તેમને મનમાં દુખ થયું તો વેર બંધાયું કે નહીં ના એ વેર ના બંધ તમારી ભાવના એવી નથી ને તમારી ભાવના એવી નથી ને